બે હજાર ચાલ ભગવાન નું નામ એવું લેવું જોઈએ કે પછી મૂકી ન શકે એને એવો સ્વભાવ હોય છે ને કેકડું એ પછી મૂકી નથી આપતું એમ જો એવી રીતનું પકડાઈ જાય આપડે લઈએ પકડીએ તો કેવા કેવાય અંદર આવી જાય સાધુ બોલે તું આંબિયા ઘર તો હાલત છે લકડી હા પકડી છે એક એક કડી માં એવા પગલા રોટલા ખાવા તને ખાધો કે નથી ખાતો તમને ભૂખ લાગી બીજા નો જોવો કા હવે બોલે છે જીવ જીવ એટલે જીવ થઈ જ બેઠો છે જીવ થયું હજી એમાં નથી પોતાના એવું દેખાડે ઈ તો ઊંચા ભાવ ને સબંધ છો આપણે એનો જ મારામાં બહારો છે પૂજા કરતો હોય બોલે એટલે હું જોઈએ આ કરું મારે માટે સ્વામી નારાયણ આય નમો નમ શ્રી હરિ કૃષ્ણ આય નમો નુષોત્તમાય નમો નમ ત્યાર પછી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ સુધી મુક્તો ને આપણે મુક્ત થઈ ને મુક્ત ગુણ નો સંબંધ મુક્તો અમારે તો હોય હોય ને એમ હોય રડવો છે આપડા આને પાડી દે છે તો આપડી દશા કઈ થશે એ ધ્યાન રાખવું જોઈએ આ તો સાચવાનો આનંદ છે સાંભળવાનો આનંદ છે આપડું હું બધું એમ કરી રસ્તો જો લીધો એ નઈ વાત માયા તરવાનો લીધો છે બુદવાનો લીધો હું તો બુદવાનો છે ને આવ્યો એમ નઈ તરવાનો રસ્તો જો લીધો આપડે આપણે જગત માં બુદવાનો રસ્તો લીધો છે બુડી જ ગયો ત્યાં લુગડા ને આખીયા શું કામ રોટલા ખબર તરવા હર ઈ તો ડૂબી જાય પા તો ઈડી વાત એ ઓયો આમ ઓયો આમ ઓયો આમ ને ઓયો આમ જો અમાર તરવાની વાતું કેમ તું તે ભેળા મંડ માલી પર ડુક્કા મારવા હો અને ઓ ઓયો ડુક્કા માર ને ઓયો ગોસ પણ તું શું કરે મારા જોય જ નઈ કોઈ જો હે ના તું જઈ ઓ બોલ દેશ કાળાથી કરીને વિપર્યાય પણ થાય અને નારાયણ છે એ મહારાજ જ્યાં સુધી મુક્તો ને ગુણ નો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશ કાળાથી કરીને વિપર્યય પણ થાય આપડે મુક્ત થઈ ને દુષ્કાળે આપણને ન હડયો કોઈલા ને હ્યો એને દોયા કરવાનો એટલે એનું નબળું હોય આખી યાદ કરવાનું અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે એ મહારાજ જ્યાં સુધી એ મૂર્તો ને ગુણ નો સંબંધ છે ત્યાં સુધી તો તેને દેશકાળા દીકે કરીને વિપર્ય પણ થાય બઉનભાઈ નારાયણ આવેલો હું આવડ થઈ જાય તો વાંચન નું તો ભાન જ નહીં ઓછું પછી નિત્યાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જ્યાં સુધી કરીને વિપર્યાયું થાય અને નારાયણ છે તે ગુણ માં રહ્યા છતાં દેશ કાળા દીગે કરી ને પરાભવ ને ના પામે એ તો ગુણ માં રહી પણ એટલે આ માયા માં આવ્યા પછી પણ હજુ નારાયણ એક ને ન ખાય લાગે તમારો અભ્યાસ નઈ એટલે ખબર ન પડે કાળા પાના હોય આ ઘડતર કરે છે ને લુ હોય લાંબે કાલે આ જીવ ગમે એવો હોય પણ લુણ સંબંધ થયો એટલે લુણો લઈ જાય ગમે એવો ગુપ્ત હોય કઈ પણ જો ગાફર્યો ને એટલે લુણો લાગે લાગે લાગે નારાયણ જેવા જ આવે એને તો નો હડે પણ માયા ને ભ્રમ કરવી એવો નારાયણ નો છે મોટલા માટે કોઈ માનવા જેવી વસ્તુ નારાયણ છે નારાયણ સિવાય લાગી જાય નવા યુદ્ધ માટે ભાવના ત્રણ રહી ગયો એક જ નારાયણ છે એ સિવાય બીજો છે જ એકને આધારો જ્યાં કે પરતંત્રનો ચેતનક કી લઈ ગયો આરાય ને કેમ આતારે કે કે કોઈ નો આના પકડવો તો એને જ પકડવો ડાખડો હરખો ડાખડો હરખો ફળમાં બે આ મેં ઓરિયાં સિખો બેન બગમ કરે છે ડાખડો ડાખડો બહુ આઈ ફળમાં રહી ન પકડ નિર્ગુણ છે ને મમ સાધર્મ માં ગતા કેવી રીતે નારાયણ નારાયણ ના સાધર્મ પણ એને પામા છે નારાયણ સમજવો પેલા આવું જે હોય એ મારા સાધર માં પણ પામે છે જેવા મારા ધર્મ જેવી મારી રીતિ જેવા મારા ગુણ એવા એને મળી જાય ભગવાન ના કલ્યાણકારી ભગવાન ના સ્વરૂપ ને જેમ ચંદ્રમા છે સરખા હતી અને બિંબ માં પણ ઘણો ભેદ છે અને સર્વિ નું પોષણ તે પણ ચંદ્રમા વતે જ થાય પણ નારાયણ તથા મુક્તો માં ભેદ છે ને કોણ સ્વયં હરી સ્વણી બોલ્યા રાત્રિ થી કારણ કે પોતાને ભગવાન સંત તે સ્વયં હરિદે એના કાન માં કાન કૃષ્ણ ના જીભામાં જીભા નેણ માં ને જેમાં આપમાં માં પ્રભુ નો શબ્દો છે બધા ખોટા નથી હોગવાનિ જાય અને આ પ્રજા બધી એવી છે જેમ દોરો એમની દોરે લીલી ચાર ચડક દેખાડવી જોઈએ પછી ખાટડી લઈ જાય છે કે ગરદની લઈ જાય એ પશુને ખબર લીલી ચાર દેખે એટલે વાણ આલુ એટલો પશુ નો ધર્મ માંડવી માત્ર નારાયણ ને કેદી સમજે એ મુદ્દમાન માં ભેદ છે કેદી સમજે આ તો કે અક્ષરધામ નો મુક્ત હોય જોડાય માનવી ને તર કલ્પના આવે કે હું જેમ આવો છું એમ આને આવા ઘાત થતા છે એ જો કરી એટલે તમે ક્યાં મજ માં સ્વભાવ હું નિર્દોષ છું અને આવડો દોષ આવે એની રાત્રિ થી એની માળા ફરતી હોય એની કલ્પના ની હોય એમાંથી એને રહેવાય જ નઈ એમાં શબ્દો છે ભગવાન ભક્ત છે ભગવાન નું ભજન કરે છે એમાં કલ્પનાઓ નો કાઢવી જોઈએ ભગવાન નો દ્રો થાય એટલે કાગડા છે ને એ ખોરતા હોય એમાં જ કાગડા ઉગરી જાય કાળી છે કાળો મજાનો વટલો હોય મોટો આ તો જાણે હું નિષ છું ના બધા વાળા મા એમાં પ્રાર્થના કરી પોતાની દ્રષ્ટિ વિષ્ટામય થઈ જાય હવે એને ધ્યાન ને ગુમાતું બરાબર ભગવાન એ બરાબર ભગવાન કરે છે જાણી પાખંડ માં છો તો એ તમે એનો સમાધાન ના કરો પણ તમે ભાટું ખોટરવા જ્યાં તૈયાર થાવ તમે આમાં ભાટું ખોતરવા તૈયાર થાવ એટલે કાગળ ની બેટ હવે એવડે શુદ્ધ છે તો એ શબ્દ નથી ભાઈ આ તો મહાત્મા પૂજા બેસી જાય પછી બોલી નો શબ્દ બરાબર થઈ ગયા પછી ખરેખર મહાપુરુષો જગત ને નીચે જ લઈ જાય અમુક જ એવા મહાપુરુષો હોય નીચે નો લઈ જાય કારણ કે જગતો ઓ કરશે આ રાજે થઈ જાય તો દીકરો નથી દીકરો થાય લક્ષ્મી મળે નોકરી મળે ખાડવા હારું મળે એટલા હાથું વા છે કોઈ કલ્યાણ હારું દોડતો નથી ભગવાન બીજા પ્રકરણ માં શબ્દ સર્વે થાય સવળા એ આપજો શુભમતી એ માગું નહીં આ તો મારા અવળા જર્થ ખોળાય રાત્રે નાનું પાઠું નાનું પાઠું કોઈ ના કરવી ગીતો સામાન્ય છે ને આપડે શું કરીએ છીએ એમાં જયારે તેની કરવાની ડેવું કરીએ હવે તું કે બધા અને વળી જેમ રાજા અને રાજા ના ચાકર તે મનુષ્ય જાતિ એ કરીને સરખા છે પણ રાજા નું સામર્થ્ય ઐશ્વર્ય રોગ લાવણ્યતા તે સર્વોપરી છે અને જે રાજા વતે થાય લોકશાહી માં પણ છે અમલદારો બધા એ કાનૂન ને અનુસાર સહી કરે પ્રધાન ને ક્યાંક બદલાવું હોય તો બદલાવી દે હોય તો એટલું આનામેચ્યું છે લોકો એ ચૂંટીને મોકલ્યો એટલે લોકો નો પ્રતિનિધિ થયો એટલે બધા પણ આ બિચાર સ્વાથ માં ઈશ્વર સ્વાર્થ માં નથી કરતો એવું અને જે રાજા વચ્ચે થાય તે ડાકર વતે થાય નહીં એવડો મોટો હોય તો પણ ન થાય તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે સર્વ કારણ છે અને કરતુમ અકર્તુમ અન્યથા અન્યથા કરતુમ સમર્થ છે તે જો પોતાની ઈચ્છા માં આવે તમે એનું શું અર્થ અને તેમ પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે સર્વ કરતા એટલે શું એમ કેમ કે અનુસંધાન છે ને એમ લાગે તો આપડે કરીએ સરખો ન આવે તો ભગવાન માણસો નિમિત્ત બને છે એમાં કરતા તો હોય જો એને આમાંથી કઈ હારું કરવું છે ને એટલે કરવાની આપે કોઈ કોઈ કરે તો આવે સરવાળો એનો સુખમય હોય આપણે દેખી શકતા નથી એટલે આ કઈ ચાલે માત્ર ઓછતો ન હોય પણ ઈ વર્તે એવી રીતે તેને હું કરું એમાં ક્રિયા બનતી હોય રાત્રી અને બીજા ભીયો કરે એ રાત્રિ ધી એનું એ મગજ જ એવું જાય તમે ભણેલા કેવો બધા બોલ બધું હે એવું હોય તમે જાણો અને બધું વાંચ બીજા નું કર ઝીલવી શકે એમ નથી એ બધા એ અભ્યાસ અમે કરી લીધા છે એના પ્રશ્નો હોય છે ઉતરે હોય પણ મગજ ને કસાવી ના ઝીલવા રીતે ખરેખર ભગવાન કોઈ બોલવારો બોલે બધા સમજી શકે એમને સમજી ન શકે એટલે એને ચૂંટીએ નહીં કારણ કે શું સમજીએ સૌનું સમજશે કવડું માટે કેતાય ભીખ લાગે છે ભગવાન એને આપડે સમાજ માં જયારે કેવા બેસી ને એના પ્રતિપાદન તો બરાબર છે આપડે દુરુપયોગ જ કરે છે જો આ એટલી હારી કથા થાય યાદ રે અને બજારે વિચાર કરો નબળું તો એકદમ ઘર ઘરી જાય માલીબા સારું કોઈ સાંભળવા તૈયાર જ નથી કારણ નારાયણ નું આવે એક નારાયણ સિવાય કોઈ જગત માં કરતા નથી એની ઉપર વાત છે નિયમતા એટલે કંટ્રોલર શું હજી તમને આના અર્થ નથી હોય બોલો છો ચામડી ઉપર મને દેખાય તમે ઊંડા ઉતરતા એ કઈ રોટલા ખાવાના મળ્યા આવું આવડ પગે લાગે પછી આવી નકમી મહેનત કરવીનો પ્રભાવ છે આપડે ત્યાં લગભગ એ પ્રભાવ બધા એનો એટલે આગળ અને કાં વળી હું આ વાંધાય ચટણી વટાય આપણે એ મહિમા પાછા એનાથી ન વટાય આ શાળગ્રામ અમારે અવ થાય એ ચટણી વાટવાના કામ માં ન આવે હું બોલો જસ્વી એટલે શું બોલો ને હા દાપણ બોલો તેજસ્વી એટલે ને આ કોઈ પણ વસ્તુ એને બરાબર નથી કરી શકતી એ બીજાને બતાવે છે તેજ નો અર્થ શું અદ્રશ્ય વસ્તુને દ્રશ્ય માં લાવી દેવી તેજ શું કામ કરે દેખાડી દેવી ભગવાન જીવ પ્રાણી માત્ર ને જેવા દેખાડી શકે એ બીજો નોંધાડી શકે તો ઘણા અર્થો બોલો વચન વાંચવાનો અર્થ શો ભાઈ અને એમાં હજી વિચાર કરે આ નથી આવડતો એની પાછળ એવા વિચારો કરવા જઈએ આવી મોટી વસ્તુ આપણી બુદ્ધિ માં આવતી નથી આપડે હજી ઘણા નાના છે પણ એવો ના આવે એવો અર્થ તો આપડે ભર્યા નથી ગાદી હજી આપણને ખબર નથી કરવું છું ને એવું ખુલાસા છું એવડા ને ભલાભવ કરીને કરું છું સીધો નથી કરતો શા માટે કે ભલા ન માય હવે એને હવળું લેવું હવળું લે અથવા તો જેમ કરતા એમ કરે એમાં આપણને કઈ વાંધો નથી હું તો છૂટી જા હું એવા આસન માં બેઠો છું કે મારે એને કેવાનો હક છે એટલે સમજવું હું તો આ જે આ જાજુ બોલું છું એને હટું જ ભણ છો તમે તો મારે નિમિત્ત માત્ર છો પણ એને જો નસીબ માં હવું હશે તો કઈક પ્રવેશ કરશે ના બધું કાર્યક્રમ કહી ગયો પેલા એકાદ બોલો નઈ બોલે જા દરેક ના કારણ એ છે એ બધું કાર્ય ન થઈ જાય જે છે તરત યાદ આવ બના બનુભાઈ કરી એવું નથી કરતા એના માં આવે એનો પ્રવેશ એ દ્વારે અંતર નો અવાજ તો બોલે કરતા હોય છે નહીં સર્વ કરતા થાય કરતા કરતા સર્વ કરતા કાર્ય થાય ને વસ્તુ બંધ બેસે કરતા કોઈ ઉપાદાન હોય નિમિત્ત હોય કઈ પણ બનાવો બિન કરે છે એના બધાના કારણ ભગવાન કરતા માં તો ક્રિયાનો સંબંધ જ આવે બીજો સંબંધ નો આવે અને કારણ માં અનેક સંબંધો આવે શું ગોવિંદો સમજવાના કાર્ય એક કાર્ય અને કારણ માં નો સંબંધ આવે છે જ્ઞાનમાં ખુબડી જાય બોલો સર્વ નિયમતા છે આ નિયમતા શબ્દ તો પકડ્યો કંટ્રોલર માં તો બઉ વસ્તુ આવે કોઈ બીજો વીજ માં પ્રવેશ કરી શકતો નથી કંટ્રોલર જયારે બને બી પ્રવેશ જ ના કરી શકે તમારે બહુ જીવનો અર્થ તમે કરવો અતિ રૂપવાન છે મંદિર માં દર્શને જાઓ ખસવાનો ભાવ ન થાય તો તમે એને રૂપ થી દર્શન કર્યા અને દર્શન કપડા બઉ હારા ભગવાન પોષણ હારા થઈ ગયા એના વખાણ કરો એ થી કઈ ન કરો બીજા બોલો અતિ તેજસ્વી છે અને કરુમ અ કરતુમ અન્યથા કરતુમ સમર્થ છે એટલે સર્વ કરતા નો ભાવ કરતુ એટલે બધા ક્રિયા માત્ર પ્રવર્ત આવનારા તો ભગવાન છે અને છતાંય આ કરતા છે એટલે એ ક્રિયા નો કર્મ કે ભગવાન નથી આવો સૃષ્ટિ નિયમ છે ભગવાન કેવા છે કરતા છે અશુભ ના પણ કઈ રીતે શીખવું જોઈએ એને માટે બુદ્ધિ ને ઘસવી જોઈએ નહીં તો અશુભ ના કરતા કહીને તો આ પેલા પછી શાંતિ અકર્તા એને શું બધું ભાવ હડતા નથી અડે નહિ એટલે અકડતા થઇ જાય ને અસાધારણ ર છે એ જીવ ના કર્મો અથવા જીવની ઈચ્છા એમાં નિમિત હોવાથી એને ભોગવવા એને પડે ભગવાન તો એનાથી નિર્લે બની કરતા થતા કરતા રહી શકવું એ આપડે બોલીએ ને ક્ષી આ પડે જઈ ના પડે એટલે જઈ ના પડે જઈ ના પડે જૈન તો કરે ભોગવે એનો તો એક જ નિયમ એનો નિયમ આફળ છે આપડે આ કરતા કઈ તો આપણે બોલી ને આપણે આનંદ કરીએ પણ એવો જવાબ જોઈએ તો અકરતા અ કરતા કેવી રીતે પોતાનું બચ્ચું હોય એના સૌ કંપલો આવે છે છે એમાં કઈ આ ન તો આ તૈયાર શું એના બચ્ચા ને ઈ રમાડે એને પંપ લાવે દરેક ખબર આવે એટલે ઈ દયાળુ ને એ દયાળુ કેવાય ને દયાળુ એના છોકરા ને રમાડે બધી એના છોકરા બોલા જો આપડે બધા ચાંદલા કરી ને બેઠા અને આ ભગવા કરી ને બેઠા આ એક મત છે એમ ના એટલા દી થી દોઢા મતો એમાં આ ઘડીએ કઈ હોય ગરીબ બધું હોય બીજું બોલે જોઈ લો છે હવે એ ભગવાન કરતા કેવા જોકે ફલાણી કોક ને દબાવી ને કેવા નથી પણ આમ યુક્તિ તપાસ કરો તો કરતા એ જ નીકળે એ રીતે કરતા અર્થ કરવો भागवत मू गीता कहूष कम नीत बेसा दृष्टि जय बोलो तय ए प्रमाण आज सनातन धर्म है खूबज सनातन धर्म जड़ता है जी સમજે નહી જાણવા નો માગે એવું પણ આપણા મહર્ષિલ કાઢીને નિર્ણય આપીને ચોક્કસ કરીને શબ્દો લખી દીધા છે હવે એ જે શબ્દો લખ્યા એ આપણી બુદ્ધિ એ પાછા ભીટ બેહાડવા જોઈએ એ આપણું કામ છે આપણને ભીટ ના બેટાડ આપણે એનો માની તો એના જેવું મૂર્ખ નથી કોઈ તારા બુને તો ઘસ તારે બુ અને ઊંડું ઉતરવા જેવું છે કરતા કેવાય કેવી રીતે એક નારાયણ ને જો બીજો પાછો કરતા નથી એમ કે શિવ બ્રહ્માજી કોઈ નઈ જગત કરતા નથી કોઈ હવે એ સામાન્ય માનીશ માનવું કર્યું હોય દેખાય હવે દેખાય છે તો પ્રત્યક્ષવાદી થયો અનુભવ છે જ અનુભૂતિ તને આ કોર્ટ મા પુરાવા હોય પુરાવા હોય અરે ઉડી જાય ગરીકડી કઈ ના ઉભો ના પુરાવાળું ફલાણું છે બરાબરી સાબિત થઈ ગયું હોય કોર્ટ માં નીકળી જાય નીકળી જાય કાયદા ની રીતે નીકળે જડતા બી હો જડતા જજ કરવા બે તો હમો એના ચૂંટણા કરી નાખે ઈશ્વર ના ઘર ની આ વાત છે એ મારો સામાન્ય માનવી એને ખોટી કરે હું કહ્યું બરાબર મારો સ્વતંત્ર મત છે આ કરતો જે નિર્ણય કર્યા એ આપણા જેવા ના નિર્ણય હતા આપણે ખલ્લુક માણસ દી ભાવ તો એની અસુરી ભાવ પેલાથી ઉભો થઈ ગયો હવે એની પાસે વિદ્યા આવે છે રાવણ આદિ ને આસુર કયા કેટલા વિદ્વાનો કેટલા ભગવાન ને ન માનતો એટલે અસુર નથી અને ભક્ત હતો રાવણ વિદ્વાન હોવા છતાં તર્કબદ્ધ હોવા છતાં આ બધા હિરણી કશીપો કઈ મૂર્ખ હતો પ્રહલાદ ને દુઃખ દેતો તો આ દીકરાને કઈ મૂર્ખ નો એ આવો ઓળખવાથી એમ જઈ જાય એક નારાયણ સિવાય કોઈ જગત માં નથી વસ્તુ બરાબર નથી એમ કેવાનો હક આપણો કયો છે એમ કહું એની પેલા સુખ સંકાટી જે દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિ ચલાવો એની દ્રષ્ટિ દેખાય તો શક્તિ નથી આપણા મળતા પછી અકર્તા હવે અ કરતા કયા વિભાગમાં આપણે ક્યાંક બેકસ્ટ્રોક પહોંચ્યા એના આધારે બોજા કરીએ એ કઈ સ્ટ્રોક ને આધારે આ નિર્ણય ન થાય કાઈ આ માર્ગ એવો છે સામાન્ય આપણે માનવી માત્ર કોઈ જ્ઞાન તંતુ એ આપડે પહોંચી શકીએ એમ નથી આમાં હવે શ્રદ્ધા વિશ્વાસ પેદા કરવો જ પડશે પછી આપણી દ્રષ્ટિ ન પૂગે તો એમાં આખો જો રામાયણ વંચી બીજું કઈ ખબર ન પડે હનુમાનજી ને પધરાયું છે એટલે કે હનુમાનજી નું કમાય ભાગવત વંચાતું હોય હવે તો વંચાય છે તો તીખલું વંચાય ભાગવત ની કથા કોઈ વાંધતા નથી હો તમને નથી કેતો હોય આ હનુમાનજી ભદરા કરે આ કેટલી અલૌકિક ને મોટામાં મોટી વાત છે જીવ પ્રાણી માત્ર પોતાની બુદ્ધિ ને પોતાનું એક બાજુ મૂકી જઈ યાદીમાં આરંભ નો માણસ જાણે કે હું રસ્તો મેળવી લઉં ક્યાંથી ભાઈ મેળવેક થાય એ બીજું એમાંથી બીજું નીકળે નઈ નારાયણ સિવાય કોઈ કારણ નથી કોઈ કરતા નથી અને પાછો એટલો કરતા હોવા છતા શું અકરતા અતા એટલે કરતા થતા અકરતા શા માટે બોલો કર્મ ફળ બંધન કર્મ ફળ કોઈ શુભ એને અર્થ કર્મ નું ફળ બંધન કર્મ નું ફળ શુભ કર્મ નું નથી આપણે કર્મ નું ફળ આવે નથી તમે કોક ને પાંચ રૂપિયા નું દાન દીધું તો દાન ફળ તમારે ત્યાં આવે છે ભગવાન જગતા કરતા જીવાડે ઉપકાર કરે એને કઈ ફળ જોતું નથી કઈ નહી એટલે કઈ એટલે કર્મ નું કર્મ નું ફળબંધન તમારે ત્યાં દીકરો જન્મો એટલે ઘણી આનંદ તમને હૃદયમાં થાય આનંદ થયો એટલે દુઃખ થવું જોઈએ મોટું થાય જેથી થાય પણ એ પાછળ આવું શોખ આવવાનો આવશ્વર ને આના કરતા પણ આનું જરાક મલિબા અનુસંધાન આવે તો એની પણ યુદ્ધ થઈ ગઈ પણ આ નારાય એવો કરતા છે એને કરતાનું કોઈ અભિમાન જ નથી એનું ફળ એને મળતું જ નથી એની પાસે જ ના આવે જ્યાં આવે દેખાઈ જાય અને આપડે ત્યાં ફળ પહોંચે છે દબાવી દઈએ છે આપણને દબાવી દઈએ એટલે આપણે બંધન થાય દબાઈ ગયા અને ઈશ્વર એવા છે દબાતા નથી છતાં પણ અન્યથા કરતા આપણે અન્યથા કરતા નથી કોઈ આ એની ઉપર પાછો અન્ય થ કરતા રીતિ પ્રમાણે તો થ્યાજ કરે રીતિ પ્રમાણે ઘઉં નો પાણી લાકડા અગ્નિ અને ઘી જે છે કરતા ની તો રોટલી બની જાય ખરું એ કઈ સાધન નો હોય અને રોટલી બની જાય કઈ સાધન નહી કલા હોય તો થાય જળ નું ચેતન બનાવે ચેતન નું જળ બનતું નથી પણ ઈશ્વર ધારા તો બનાવી દે શક્તિ એના માંથી શાથી નથી બનતું બેઠેલા માણસ કોક ને ઈનામ દેવું હોય તો દઈ શકે કોક ને ફાંસી હોય તો દઈ શકે વગર ગુને જો દે તો પ્રજા ખે વા પડી જાય ને ભાઈ એને નથી આવતો આખી દુનિયાનો પ્રલય કરવો કરી નાખે થી ઉલટું અહીંયા અન્ય જો આપણે આ બધા કલ્યાણ ની આશા એ બેઠા છે એ અન્યથા કરતા શક્તિ વાપરે તો જ આપણું કલ્યાણ માની લેજો તમે રીતિ દેખાડવામાં આવ્યો છો મેણા કર્યા માની ત અન્યથા કરતા શા વાપરે આપણેહ જોવાનું કે મહારાજ મે આપણે ગુનેગાર જઈ એમાં બુદ્ધિ નું પણ ગુપ્ત પ્રયાગ નાવા જાય ના માછા વળી મારા દારૂડીયા અંધાર બેઠા હોય એ કોખ ને આવતા દેખી ને મન મા એકબીજા ને એક બીજા ઢવડે મૂકી દઈએ કઈ કરે એવી ગાંધા હોય ને હવે બીજી રીતે રાત્રિ થી અન્ય ભગવાન કેવા છે કેવા અન્ય એટલે ગાંદા જવા દો મારે કેમ દુઃખી પણ કેની આગળ ગાંધા થાય જયારે આવડા નો ભગવાન અન્ય બોલી એક જ વિરાજમાન રહેતા અહીંથી આટલા દાખલા કરી ભજી ને ત્યાં ગયા ઈવડા ગમે અહી આવ્યા છે એટલું આટલું કરી કોઈ નો ગર્વ રેવા દેતા નથી હોયનારા અહેમત કોઈ નો ગર્વ રેવા દેતા નથી હોય નારાયમ બરોબર અને ભક્તિ ને અંગીકાર કરે સેવા ભજન ઉતારી દેખવાર માં બે ઘર આવે એવો આવે ને ઘડી થાય તો કોને ક્યાંય જાય દેખાતું નથી અત્યારે આકાશમાં કઈ નથી ચોમાસું બોલો અને જે અક્ષર ગામ ને વિશે પોતે રહ્યા છે તે અક્ષર ને પણ લીન કરી ને પોતે સ્વરાજ ટકા એકલા જ વિરાજમાન રહે સામાન ને માનવી રોટલા ખાઈ ને જીવતો હોય એટલે બોલવી પડે નહીં તો હું કમ બોલી છું તો એ ફલાણો ભાઈ અહીંયા આવ્યો ને અહીંયા ગયો નહીં હલકી હોય તો આવ્યો ના ની અરે બાજુ માણભાણી અવાળી ને તૈયાર થઈ જાય માણભા ઓગાડે ઊંધું જાવ ભગવાન ને મહાપુરુષો વાત છે જીવ કોઈ સમજવા બેઠો નથી એનું દુઃખ છે બદલાવા પણ કઈ બદલાય નથી ભાઈ મોતી સુખી હોય એના બીજમાં ત્રણ વખત કપડા બદલાવ કપડા બદલ બઉ સાંભળો ને વાતો જે બ્રહ્મરૂપ કરી જગત નો દુષ્કાય નથી આવ્યું નથી આવે ભાવી ઉઠાવ ન થાય ત્યાંથી આવું તો કઈ આવ્યો નઈ બોલી ગયા બોલી જ્યાં આવું પડ્યું કઈ ખબર પડી કે આ તો આમાં આ પડી છે અરે ખરે ખરું સ્વામી નાય મારી જોવાનું ઉંમર તમારે મારો લાભ નો રાખવો છૂટ થી બોલવું મારી નાની ઉમર છૂટ થી બોલવું મારો મારો બોલતો આજે બે ત્રણ કલાક અખંડ બોલ ત્રણ થી ચાર મહિના સુધી વચાંક વાંચ્યા છી વચના લાગે અને સ્વામી જાણી હરિભાઈ બધા આમંત્રણ બી ધ્યા રાખ સભાઈ માંથી બઉ ભરાય સાધુ આવીને આવતા દિવાલ બે એટલે આ વાત એવી છે આજ હોદા માહ ફરે તો મોટો કહેવાય અને પછી પૂજા આરતી ધામ ધૂમડી ઉતરે અને એ બધું વચન સિદ્ધ કેવાય મહાત્મા મને એક વખતે કહ્યું કે હું તમને આજે પચાસ વર્ષ ત્યાં જોયા કરું તમારા ફેરફાર નથી પડ્યો નો ભાઈ મહાપુરુષ આવ અને હું કોઈ બીમાર પૂજા અત્યારે તો આ ભગવાન ને દયા આ છોકરા ને જેમ કેળવું દુનિયામાં અરે પણ પછી મારે ક્યાં જાવું નુકસાની તો મારે આવી શું એનું અંત તો કઈ ના મળે આ જે જે મહાત્મા હું જોઉં છું સંપ્રદાય માં હોય અને વૃક્ષ તો છે જ એ બધા મરી ગયા પછી સ્વામી નાય હોય કઈ ન હોય અથવા તમે પૈસા વાળા એના છેલ્લા મોટા હો તો કઈ સ્મારક કરો એમ કરો પણ એનો અર્થ શું ના કરો એઠે પડવાનું અને જગતે એનું ધ્વાક નથી આજ કોઈ ગુરુ નથી કોઈ મળતો નથી કોઈ વાત કરતો નથી માલક બોલાવી રાખે ભર જયારે આવશે ત્યારે ગ્રસ્ત આશ્રમ કેવાશે તો માતા પિતા બાળક બોલાવે પણ ઉદર ભરી સોય ધર્મ શીખાવે પેટ ભરવાની રીતે શીખવશે મને હું આની પાલો પછી મેં ગરીબાણ કર્યા મેં આગળ મને યાદ છે કે હતું બઉ પવિત્ર હતું અને સારું હતું મને કીધું હોય ગયું દેશ માતા પિતા એટલે શું એ સ્વાલ ના ઉછેરે મફત ઉછેરે છોકરા અને પછી ન ફરે એટલે અમારી બાર એવું મળતો ગમે હોય આવે તો એને સમજ આવી ગયો અરે ઉછેર્યો રમાડ્યું ભગવાન હે ભગવાન શાસ્ત્ર મહારાજ નું પ્રવર્ધન ચંદ્ર બે હજાર ચાલીસ નો વૈશાખ સુધી બીજળી ગુરુવાર તારીખ ત્રણ પાંચ ચોર્યાસી ચાલો. ઋષિ શબ્દ નો જ અર્થ એવો છે આર્ય દ્રષ્ટા કેવાય સત્ય વસ્તુ ના જોનારા એમાં અસત્ય અંશ ના હોય ત્યારે એ ઋષિ કહેવાય મંત્ર એના ઋષિ કોણ એટલે અનુષ્ટુક છંદ વેદમાં છંદો ગયા ગાય છે અનુષ્ટુપ છંદ છે ત્રિષ્ટ છંદ છે એવા કેટલાક છંદો છે આ મંત્ર માં છંદ કયો અનુષ્ટ અનુષ્ઠિત ધર્મનંદના શ્રી હરિ દેવતા મંત્ર દેવતા જોઈ તો ધર્મનંદના દેવતા ભક્તિનંદના કિલકમ કિલક કિલક અને આધાર સ્તંભ એ બધા આધાર સ્તમ્ભ તો ભક્તિનંદના ધર્મનંદન હોય તે દેવતા છે જપે વિતુર વર્ગ ધર્મ અર્થ કામ ને મોક્ષ એની સિદ્ધિ ને માટે આ મંત્ર છે શું ચતુર્ ધર્મ ધર્મ અર્થ કામ અર્થ એટલે વ્યવહાર વ્યવહાર ઉપયોગી વસ્તુઓ કરવી હોય તો આમાંથી થાય એટલે સકામ ભાવ ના કરો તોય મળે અને ધર્મ ને કરો તોય મળે સમાવેશ થાય નો એમાં જોડાવ તમારે જે જોતું એનો ચારે બેઠા છે મંદિરો છે હા એનો આદિ હેતુ શો મંદિરો નો હેતુ શો ભક્તિ માં વધારો થાય ભગવાન માં સધા ઉજે ખાસ એ આપણે શ્રદ્ધાળુ વાંધું કરીએ પણ શા માટે થય છે બોલો તમને ટોટલો કે દેખાય અલગ માં છે ભગવાન આ બધા મંદિરો દેખાય છે મંદિર નો હેતુ છે એના ભાવો બધા બહુ મોટા છે ત્યાં આપેલા બેનુ ત્યાં કથા ચાલે છે એને માટે અને એને માટે વિચારણા એને માટે ઉપદેશ એને માટે તૈયારી એ બધી કરવા માટે અમારો હેતુ છે વેપારી પેઢી ભૂલ કરે તો નુકસાન ની આવે નુકસાન કઈ લેવા ને કઈ દેવા નફો ધર્મ નો ઉમેરો થાય ધર્મ નો ઉમેરો જો હનુમાનજી નું મંદિર કર્યું આવક વધી એટલે ધર્મ થયું છે ને બધું અને વાત કેવો નાસ્તિક સમાજ સેવા માં એમ લાગે છે કેવું લાગે આટલા બટકા તોડી નાખો આવો અને સામે લઈ આમ તો ઓલાું દીકરે બાકી આપણો નિર્ણય ન